This has been 4 years and three years around here. Back to this. I've seen himœ仲 appointed, and he in the building. He did it, in the building, and we turned the dragon. He's always doing that again. I want him to get out of here. Come do that. Don't hesitate. Who are we trying to do now? Come get you into that first manifest. और आते हैं मतलब हां तो फिर ये बात है मैं सीधे पर ये बात है ये जो धर्म का ख्याल किया था मतलब जानते हैं दूसरी के बराबर बात है बात है ये जो बात है बात है तो कहते हैं ये बात है यहां आती है आप क्या मतलब गाना पुतपुत बोल दो अब तो ये बात है ये जो बात है आपका काम तुम्हारा है ये क्या बात है कारण इतना ये कहता है मतलब ये तो ना ये बोलूंगा ये बोलूंगा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 अब ऑडिट में डालना होता है ये करीना में डाल पे ये करीना में डाल पे करके पेना भी है आगे तो दुकान मिल सके ये भी करेंगे चलो बेटा ना इसका भी एक पूरी पूरी है फटाफट अरे कष्ट बनाते तो ये निकलती है निकलती है चलो गाना देर तक भी ये वाली भी डालेंगे अरे जयता के नमस्कार करते हैं अब सामान हमारा ऐसा में ऐसा पर है एक वाला भी डालेंगे और हम दाम लगा कर जा कर फसेंगे ये प्रिंसिपल लोग तो ही بص يا سيدي برده برده وديت له برده انت انت بتطلب انا بتطلب يا ريت انت انا عايز اكتر من ده اكتر بقى اه انت انا عايز انت انا طلبات بس يا اخي انت ده انت انت Ah kalau di sana ke sana. Baik benar. Itu ada. Itu ada. Jadi reporter itu. Itu ada itu lagi muncul ini. Apanda. Sudah sudah baik. Kalau kalau ada ada itu. Dan latar atas. Kalau boleh datang. Jadi kalau akan seperti. Akhirnya satu. Itu. आले तो मत कर दे बेटा ये अल्लाह इज्जतदार है जरा ये बात कर तुम सर सर तुम इधर आके बैठ जाइए टाइम पे मिलने में हुआ है भाई मैं काम कर रही थी करा दी जैसे नंबर मेडिकल मेरा तो दिल का बाहर है इधर टाइम रे देना टाइम पे से देना पे तुम्हारा तो अपने वाला है बेटा बोलो लगता है वो तो याद रही सर उसका तो समझ में नहीं है सर मामा तो होंगे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 Baik, dapat masuk lagi di depan dari di sini. Dan di nomor 1 ada yang duo lebar. Kalau para bisi dapat polisi. Sedangkan kita ya, jangan pernah jangan. Ampunlah akan dapat. Itu dia kita betul 224 temperatur di Nusantara itu. Ada orang datang. Apa sudah diterima?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 dan teman-teman baik saya lampirkan. Dan kita akan menemui dan kita terus sampai di ibadah. Kita akan akan berdoa. Dan seperti itu. Apabila kita seperti. Apa nama? Terbagus. Ayo yang ketiga tadi, hari ketiga ini dan kalau <laughs> dimasukkan oleh kode butuh yang itu. Kalau jangan begitu. Dan apa ini? આદમ એરો કે જે દીતો કે આમાં સબમોશન કરી દીધું કિતાને ઓપિનોન પાટા પાટ ક્યાં ને જે આઈ સબજેક્ટ આઈ દિશા દીધી ના દે રીતી તો બને ઓરા મે ઇસબાધી સબખાઈ દેખ આઈ દેતા કદા આગર નવર ટીકરા રહી છે લેઈ પર આ કદા પાળા છે એટલે કે નાબૂદ એન્ડ કોરિટ એ આપ પોઝિશન ક્લોઝ કરી દો જમગા તો દેતા अपने करव शू जुए की बीजा ना कदमदार बोलना અટકાવી શકાય નઈ અને એમાંથી કચ્છ માતા કોઈ છે ખાલી એમાં શક્તિ માંગે અને જવાબદારી જ નથી રતી આ બોલ્યા પછી જવાબદારી નથી રતી અભિપ્રાય જુદો પડી ગયો અભિપ્રાય જુદો પડ્યો આપડે એના પક્ષ માં નથી આ કોઈનો અહમ જુમાવાના પક્ષ નથી અભિપ્રાય જુદો પડી ગયો આજે માંગણી કરીએ છીએ કરવાનું દાદા ભગવાન શક્તિ પ્રાપ્ત સજે અને આ જવાબદારી મટી જાય તમને દાદા નવ ના બંધાય એટલે આ શક્તિ માં નયા આપતા જન્મ નો ના બંધાય એવું ને એટલે નવું ના બંધાય નવું બીજ જ ના પડે જગત શું શીખવાડે છે જ્ઞાન ના કરો નથી કરવું થતા થઈ જાય છે આમ કરો આમ ના કરો પણ થઈ જાય થઈ જાય માટે તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી ફિટ થાય છે આદત પણ બંધ થઈ છે પણ એનાથી આદત નું બંધ अरे हाथ रोका नहीं बंद देख आप समझ आवे। समझ के हम कोशिश करते हैं के न है नही जाए आगे के लिए तैयार हो गया इसके लिए चक्की मांग लिया तो आगे के लिए तैयारी होता है ये तैयार होता तब ये आगे के लिए तैयार होता है जो होने वाला है वो होता ही रहेगा नया बीज नहीं डालता वो झूला डाल दिया है उसका फल तो लेना ही चाहिए तो अभी, वो तो अभी फल मिलेगा। अभी ये फल आपने को ठीक नहीं लगता फिर तो भी तो फिर क्या करें, फिर नया बीज नहीं मत डालो वो पहले डाल चुके वो लेना ही पड़ेगा हाँ उसका पहले का फल लो और नया बीज का सबको बंद हो जाएगा समझने ऐसी बात है यार बहुत समझ है वैज्ञानिक बात તે બોલે આપણે તમે નઈ મને જોયું છે આપડે આપડે વિધાન છે આ ભા ભાભ્યા આવે જઈ ના આવે ત્યાં શું બોલતું નથી વિચારભાઈ ના હોવું જોઈએ બનાવવું જોઈએ દરેક ધંધા છે કોઈ આવડ્યા છે કોઈ આવ્યા છે બધા સાધા છે આપડે કેવી રીતે એની માન્યતા છે એવું આપણે ના થોડી જ છે કેવું જોઈએ નથી પછી એને કરવું હશે આપણે મજા નત આપડે હેલ્પફુલ નથી મુસ્લિમ ટુ હોય હિન્દુ તારું હોય દેશ તારું હોય ગુના થાય આ રોડ માતા માતા પછી બેવડી દે आप फायदा धीरे धीरे सजेट करते अमल करवाजे करो पड़ते है जो कुछ होता है होता ही रहेगा ऐसा समय नहीं होता है हमारा क्या है की ये जो हम बांजे ऐसा दी जाता था रोज बांजे अमल करवाई लगे दादा शक्ति आपो करो यीज नहीं रोजिए मैं नहीं करवाए આજે એમ તરીકે બરાબર નથી પણ આપણે આ વખત વાત આ વખત વિચાર તરીકે આવું થવું જોઈએ એટલે પછી જો એક થઈ રહ્યો છે એક વાત છે ગીતાના શું છે શું છે એ તો થાય છે વિચાર કરે છે પછી એના માટે બતાવ કરવો આવું નહીં બોલો આવું ના કરે એવો બતાવ કરવો દે ને હજુ ઓફિસ पता ना करो बताओ पता बोला था। था था था था था था था। आ, बोले तो मैं बोला સરળા સરળના બધા આવતો ગાંધા પડી નાખીએ આપી રહ્યા હોય આપી રહ્યા રોકાયું રોકાઈ ના રહે આપનાર પતાવ કરો અધતી નહીં કરે બધા કરો પણ થયું તમારે જમવાનું નથી તમારે યાદ ના બી જે જમવાનું આવે ખાવી ખાડી માં આવે છે પેલું યાદ કરવાનું કોઈ જે ધારી જીવનમાં નો પ્રત્યક્ષ અગર જીવન કોઈ નો ચિંતિત માત્ર પણ આવું ના થવું છે અગર ગાંધીજી મરી ગયા કોઈ મરી ગયેલા માણસ ની વાતો કરી કે ભયંદર ગુનો છો જે મરી ગયો એને છોડતા નથી આપડા લોકો તો નઈ એવું કરે ના કરે લોકો કરવા જોઈએ કરે છે ના ભાવ થાય છે ડ્રિક કશું કોઈ કઈ વાત ઘર માં કે તો તારું જીવન બહુ સારું રહેશે ને કારણ કે તને જરૂર નહીં પડે આવે આ વાંચી છે એટલે તને જરૂર નહીં પડે નથી રહે આ બંદી બોલાયે બોલાય બોલાય તું તો છે શું છે સાસરી ખરા પણ માં સૌ તારે નરેન્દ્ર નામ છે નામ તો બીજાનું પણ ઓળખવા માટે ખરેખર તું કોણ ની જાત કોઈ બિઝનેસ કરીએ તો જોડે આવે બિઝનેસ અને નામ પર કરીએ તો આપડે અત્યારે કોઈ ચિંતા થાય ખરી આપડે એને વધારે ખરાબ પરિસ્થિતિ માં મૂકીએ કેવું છે પગલ તો છે આપડે એને વધારે ખરાબ પરિસ્થિતિ તમે છો કેવી પડે ના મૂકો જે છે એને રહેવા દો થોડી ખરાબ પરિસ્થિતિ મૂકી દે ભગવાન છે કેટલા છોકરા છે પાંચ છ ત્યાંથી મહાત્મા પરમાત્મા સંબંધ છે teman-teman teman-teman Bapak-bapak ada yang mau video Oh, sudah like-nya sudah teman-teman lagi kami video. Kami video. Ya. Tolong ini. Kami video. Kami video. Kami video. Apa enggak? Akhwat datang. Jadi bisa kan? Kalau zaman itu enggak. Kalau zaman itu zaman itu. Hei, Bapak aturannya tidak ketek. Ah, contohnya. Teman-teman jadi presidensial lagi loh. અને વાતમાં ઈચ્છા શ્રદ્ધા છે ત્યાં સુધી વાતમાં ત્યારે એને એમ લાગે કે ના આમાં શું કઈ છે ત્યારે એને પોતાને પરમાત્મા પરમાત્મા રૂપે જાય છે અંતરાત્મા તૈયાર પરમાત્માત્મા નથી અંતરાત્મા તૈયાર અંતરાત્મા દે કામ જેટલો દેવા કરેલા છે અનિમત કિંમત કઈ કોટાન ઇવેન્ટ વાળી લઉં છે કોઈ કઈ સકળ ફાઈનર આગળ સટ્રાનર ઇપેન્ડન્સી કામે લખેલો ડિપેન્ડન્સી ક્યાં છે નહી નહી કઈ કમ્પ્લીટ છે સબજેક્ટમાં કોઈ જોડે મુકાબલો છે ઇન્ડિપેલે તોડે ઇન્ટરનેટમાંથી શું કહેતર છે કઈ ટિન્ડવેન 3 ને 3 થી 2 સુધી ઓકે 1 કે જતો રહે અચ્છા તમે કાલ ચોપડી આપી છે તમે ભાઈ બોલ્યા તમે બિલકુલ શાંતિ થશે આખો દારૂ શાંતિ રહેશે એમાં કઈ ખાસ બીજું વાંધા જેવો છે એનાથી બધું ઓળખાઈ થઈ જશે સંત પુરુષો બધા ક્ષત્રિય બ્રાહ્મણ કોઈ માં વધુ જન્મ લીધો છે જેમાં આપનું શું માનવું છે બરોબર છે પણ આ કળ્યું કવિગમાં તો બધે થોડ થોડ સંતો પાસે આ પેલા ની વાત તો બીજું શું પૂછવાનું છે એમાં કોઈ કઈ સંસ્કાર નું કારણ છે સંસ્કાર ને એટલે સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે અત્યારે મતલબ ક્ષત્રિય ના સંસ્કાર ઘણા ઘણા વૈશ્વમાં દેખાવામાં આવે છે કારણ કે ક્ષત્રિયો લીધો છે વૈશ્વમાં ब्राह्मण बढ़ पीधा ना हो त्या, त्या जेवी दिखाई दारू नीत हो बुए पीधा पी नवी जातु जुए शू कान जोना शरीर दारू पीवा दारू पीता पे बातचीत करते दारू पीता पे नई जात हो नारू ना दालू भेट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 બેભાનપણે બોલ્યા કે છે અમારા સસરા મામારા કાકા અમારા પુવા સપના માં બોલી રહ્યું છે સપના માં અમારી જાદે ત્યાર પછી સાચી જાગૃતિ કેવાય આ સપના માં બોલી રહ્યું છે આ સસરા થાય મામા થાય કાકા થાય આ મરી ગયો મારો મારો ભય ગદર થઈ ગયો બધું સપના માં જ બધી વાતો ચાલે सपना में जागेला मनस न दुखा नहीं सपना जगे न हो असर थे मनोक रुटुंबी असर क्षणिक क्षण हे क्या असर तो थी हसे मनस भी जाए तो असर तो थे क्षणिक असर थे असर तो थे जो पर पर असर ही ये असर के ड्रा छोकर असर। असर मरी जाए है मा मरी तो साचु लड़ता ड्रामा म छोको मरी गो सा સાચું રડે છે નહી તો ડ્રામા જ છે ખાલી ડ્રામા નું છે ડ્રામા પૂરતું જ ખરેખર ડ્રામા જ છે નાટક જોયું છે ને એમ નથી બધું કરવા શિષ્યો તંત્રી હાજરી થાય હાજરી થી કેમ દુખી થાય તૈયારી જ નથી ને કાચી સો થાય સંતે પુરા પૂરા કાચા સંત બધા જ્ઞાની હોવાથી જ્ઞાની સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવાથી આત્મજ્ઞાની આ અસર ના થાય આત્મજ્ઞાન થયું ના હોય સંતો કઈ ગામા છે વર્લ્ડ કરી આપી દીધી નહી બીજા ગણિત શીખ્યો પણ આ ગણિત શીખ્યો નથી આ ગણિત ના દાખલા આવી ગયા ભૂગલજી અજ્ઞાન જ્ઞાન કેવું જ વધુ છે પડછાયો નથી એમાં એમાં જ્ઞાન નો પડછાયો નથી પડછાયો નથી એક અપૂર્વ પ્રસંગ નો વાત નીકળી કે આપ જ્ઞાન વિધિ વખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાના બધા કર્મ ભક્તિ અને ભગવાન ની કૃપા વર્ષે આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ ભેદ જ્ઞાન થાય હવે એ જે ભગવાન કૃપા જે વર્તે છે એ ભગવાન કૃપા આપની કૃપા તો બધાના ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી બત્તી મળતી હશે એનો લાભ એના પુરસ્થ પ્રમાણે વિનય પ્રમાણે એના વિનય પ્રમાણે પુરુષાર્થ વિનય પ્રમાણે પુરુષાદ મારી જરૂર નહી છે પરમ વિનય આ જગત માં કેવા તો વિનય જ્ઞાની તરફ માં વિનય એને અધુરાશ લાગે કેવી લાગે એ અધુરા વિનય તો દાદા માં ચાલ્યું જાય વિનય આવી નહીમાં જતો રે પરમી નહીં ના એની જગ્યા સ્થાન ના છોડે વસ્તુ નથી આ જ્ઞાન જુદું આત્મા જુદો છે શાસ્ત્ર ન સાધન રૂપે છે જ્ઞાની પાસે પરમ વિ નહી પરમ વિધન જ્ઞાની પરીક્ષા આપડે કરવી નહિ એમના એની જોડે બેસનારા મહાસ અભિપ્રાય છે જોઈ લેવાની પાસે બેસનારા બધા હોય એમના શું અભિપ્રાય છે એમના માટે આપડે પરીક્ષા ના કરી આપણે પરીક્ષા છે એ જોઈ લેવો એ લોકો પોતે પરીક્ષા નહીં નાની પરીક્ષા કરવા જાય તો મોરખ છે કારણ કે હિરો દેવેલી ની પરીક્ષા કરે એને જ એ વાત લાઈફ ની પરીક્ષા કરવી પડે તો એને રિયલાઈઝ કરવી પડે કે જાડી છે કે સુતી છે આપડે વાતાવરણ સુધી રહેવાનું એવું આપના શું શું તાણ કાઢી